राजस्थापक स्वामी मंगा प्रवचन हजार एकतालीस दस शनिवार तारीख सौ पचास अंत प्रकरण शुरू ંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય ના દરબારમાં પોતાના ઉતારા વિશે વિરાજમાન હતા અને તે દિવસ હરજીએ પછી અરજીકરે શ્રીજી મહારાજ ને કેસર ચંદનાજી કે પૂજા કરી એવી રીતે શ્રીજી મહારાજ પૂર્વ મુખારવિંદ હતા અને સર્વે વસ્ત્ર ધારણ હતા અને મુનિ મંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાય ને બેઠી હતી તે સમયમાં શ્રીજી મહારાજે સર્વે સંત મંડળ ને પ્રશ્ન પૂછ્યો છે જે હરિભક્ત ના હૃદય ને વિશે દયા અને સ્નેહ એ બે સ્વાભાવિક સ્વરૂપ તો ભરતજીએ મૃગલા ઉપર દયા કરી તો તે મૃગલીને પેટે જન્મ લેવો પડ્યો અને જે દયાવાન હોય તેને જે ઉપર દયા આવે તે સંગાથે સ્નેહ થયા વિના રહે નહીં અને વૈરાગ્ય નું એવું સ્વરૂપ છે જે સર્વે નામ રૂપ નાશવંત દેખાડે માટે આત્મ જ્ઞાન અને વૈરાગ્ય એ બે વચ્ચે કરીને દયા અને સ્નેહ નો નાશ થઈ જાય છે અને નથી રહેતો એ પ્રશ્ન છે લાંબો પ્રશ્ન ભગવાન ના ભક્ત ને સ્નેહ નો સ્વભાવ છે દયા હોય એમાં પછી સ્નેહ છે પછી એ સ્નેહ ને દયા કાઢવાના બધા આત્મ નિષ્ફાઈ વય લાગજો આત્મ નિષ્ફાય જ્ઞાન થી બધે અંદર બધું એવું શુદ્ધ કરીને જો દયા રહેશે આત્મ નિ સ્વાભાવિક જીવ પ્રાણી માત્રલા હોય છે આ રીતે નાખી જાય કે યહી ઠળી જાય ના ના હે ના યાર આવે હે દયા છૂટે ને દયા હોય કે ન હોય હે આને એને કારવાન દયા નું છમ થાય ન ન નો જોઈએ સાધુ નાય ના જોઈએ લખ્યું ન રે આપણે હોય કે નહી દયા બતાય નયા હવેક નો હવે અંત ઉગરે દયા રેનું બેળ ગમેલું ના વિધ્યા જોના એ દયા છે એ હે ભાવ વાળી દયા છે આ દયા છે એ ભાવ વાળી દયા છે ને કાળવાની વાત ના અને આત્માને સજાતી જે ગયા છે આત્માના રાજાના દી શ્રી થી લે એહી રાખો હેને સજાતી એ ભાવવાળી દયાને લેને તાવ આવડા બેસાતી બહુ દે ભૌ ઘર નામ ન હોય ને અજે દયા શબ્દનો સંતતો સંતતા માટે આત્મતતા માટે ઇનાયા દયાજ રાજે આય એ પાઉ હોય તો દયા હોય એ પાઉ નથી ત્યાં દયા ત્યાં મે ગરીબાય દયા એટલે દુખી એમાં દયા હોય ને ગુપ્ત કેને હોય એ પાઉ વાલા આ પાઉ વાલાને ઈચ્છા જ નહીં એ એ તો ચાલો કે દયા હોય ને થાય આ ઊંડો દરવાજો મ્યાં તે લક્ષણ માં પેલું જે લખ્યું છે કૃપાલો છે કરવાનું બોલો આપડે થોડી આવેલા નથી કંટાળી નથી ને નથી જે આત્મસત્તા રૂપિયા થાય એને તો દે કારણ કે ચાલુ પરિસ્થિતિ માં એ કોઈ યાદીમાં સ્થિતિ નો પ્રશ્ન પછી મુક્તાનંદ સ્વામી તથા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જો અમે ઉત્તર કરીયે તેનો ઉત્તર તો એમ છે જ્ઞાન અને વૈરાગ્ય કરીને ત્રણ શરીર ત્રણ અવસ્થા ઉપાધિનો લેસ પણ રહેતો નથી ત્યારે જેમ દીપક અગ્નિ તે કોડિયું તેલ અને વાટ એ ત્રણ ને યોગ્ય કરીને દ્રષ્ટિમાં આવે તથા ગ્રહણ કરવામાં આવે પણ જયારે ત્રણ પ્રકારની ઉપાધીનો નો તૂટી જાય છે તેમ જ્ઞાન વૈરાગ્ય કરીને સર્વ માઈક ઉપાધિ નિવૃત્તિ માઇક ઉપાધિ નિવૃત્તિ પામે છે જયારે એ જીવાતમાં છે જે કેવળ બ્રહ્મસત્તા માત્ર રહે છે અને તે મન વાણીને અગોતર છે અને કોઈ ઇન્દ્રિય કરીને ગ્રહણ કર્યામાં આવતો નથી પ્રાપ્ત થયું હોય અને ભગવાન ને ભગવાન ના યથાર્થપણે સમજાયું હોય તેને તો સર્વ માહિત ઉપાધિ નો સંગ જાય અને પોતાનો જીવાત્મા બ્રહ્મરૂપ થાય પણ ભગવાન અને ભગવાન ના ભક્ત ની વિશે ગયા છે માર્ગ રાખો નિજામન મજબો પડે કે નો સમજ જો પડે કોઈ દેવસ કોઈ દેવસી ક્યો દેવ હે ઓ કસીવાસ એટલે ક્યો દેવ ઓજી આની તને ક્યા આજ છે આજ જાણતા કયો એ એવી ઈચ્છા જાગે તેમાં તમે એવું કયું છે કે અહા દયાની છે બુદ્ધિ આ લખામ તો થઈ ગયો તો પછી ઓમે ગુરુથી સંપાયે કરીને જો આ રીતે જ્ઞાન પામ્યો હોય ભગવાનનું આત્મા પરમાત્મા એને નિરંતર રહે ગુરુથી સંપાયે તો પછી સાકાર સ્વરૂપનું જ્ઞાન જાતા સુધીનો બનાવી કેવા કે સંપાયે કરીને જે સંપાયે કરીને ભગવાન ને ભગવાન ના ભક્ત નું મહાત્મ અત્યંત મહારાજા બતાવેલો માર્ગ પરંપરા થી વ્યવસ્થિત જળવાય રહ્યો મહારાજ આવ્યા પછી શુદ્ધ સંપ્રદાય જો કેવાય તો આગળ ભક્તો એ ભક્તિ કરી સનાતન જે રીતિ છે આપણે છે અત્યારે આપડે આ બધું ચાલુ સંપ્રદયું આપણે પોત નાદ ને તો વાત જ નહી કરવાની વાત ઠીક છે આખી નાદ છે એ બરાબર શુદ્ધ સંપ્રદાય ને ફાટા પડ્યા ફાટા પડ્યો શુદ્ધ સંપ્રદાય નવા સાધો થયા એને ખબર છે ને વિષભ રાખતો હોય એટલે અમારો સંપ્રદાય ખબર છે ને બરાબર પણ એ ખબર ન હોય અમને ખબર હોય આમાં ખબર ન હોય તો આત્મા પરમાત્મા સમજ ક્યારે અને એવા માણસો આપ્યા છનુભાઈ ને પ્રસાદી આપે એટલે ઓળખવાની રીતે પણ સુકા નું આવે પિત્તળ નેચો આવે એમાં તો કઈ ક્યાં એમાં તરત ખબર પડે કે ન પડે અહીંયા આપો પોતાનો જીવાત્મા બ્રહ્મરૂપ થાય તો પણ ભગવાન અને ભગવાન ના વિશે જે દયા ની પ્રીતિ નિરંતર રહે છે ત્યાં દ્રષ્ટાંત છે तो ये अग्नि सुगंधी तथा दुर्गंधी पास लगे हो टल तो नहीं तथा जेम वायु अग्नि थकी असंगी है તો પણ તેને સુગંધી તથા દુર્ગંધી છે આ હલી આવે ચાલ આપણે દુર્ગંધ આવે છે અસંગી એટલે સંગ જ નથી એમ એનો પ્રસંગ અગ્નિ ને છે વાયુ ને નથી છતા વાયુ જીવાત માં ને જ્ઞાન વૈરાગ્ય કરીને માઈક ઉપાધિ નો સંગ ટળી જાય છે તો પણ સત્સંગ નો પાઠ લાગ્યો છે ते तो ते उपधाई छे। तो ते भगवान भगवान छे, उत्तम श्लोक लीलिया गुणा क्षिप्तम भगवान बाधरायणी કરીને પ્રતિદન કર્યું છે જે ભગવાન ના ભક્ત હોય તે જ્ઞાન વૈરાગ્ય કરીને માઇક ઉપાધિ ત્યાગ કરીને હોય તો પણ ભગવાન તથા ભગવાન ના ભક્ત ને વિશે તેને એકલા એકલા વિચાર કરીને બંધ બે અરે ઉતાવળો જવાબ છે હવે તો ઈ તો હાવી વૈરાગ નો રાખે અને અમારે કુ છે કે રાખવાનું એટલે જે બાદક થઈ ગયા સ્નેહ છે એને માર્ગ માં મદદરૂપ છે એ દ્રષ્ટાંત અને આ પ્રશ્ન એનો નથી આવો બ્રહ્મરૂપ થયો હોય એને રહેવો પ્રશ્ન છે એટલે ઉપલ્યા બાબતો સામાન્ય રીતે સ્વામી એવું કેવા માંગતા હોય એવું મારે દયા અને સ્નેહ એક બાજુ જગત માં સદગુણ તરીકે પ્રખ્યાત બીજી બાજુ હિનારી દયા અને સ્નેહ ક્યારેક બંધન કરનારા પણ થાય હવે આત્મજ્ઞાની હોય અને મહા ત્યાગી વૈરાગી હોય સામાન્ય રીતે જગત માં જે આત્મજ્ઞાની કે ત્યાગી વૈરાગી સંપ્રદાય કરીને જ્ઞાન થયું તો દયા ને સ્નેહ ઘટે તો નહી ઉલટા વધે અને જે દયા ને સ્નેહ બંધન કરનારા છે એ બંધન કરવા ને બદલે ઉલટા ના ભક્તિ ના પોષક ને તમે કોઈ સંપ્રદાય માં જાઓ વિદ્વાનો શંકરાચાર્ય ના આવ્યા હોય એમાં પ્રશ્ન ઉદભવતા હશે અસ્તિત્વ ને સ્થિતિ કરાવવા માંગે છે એ સ્થિતિ કરાવવા ને માગે માટે આ સમજુદાય સ્થપાયો આ એનો ઉપયોગ આપડે લાલુ આ ખાવામાં કરી લીધો પ્રસાદી સ્વામી બોલ સં વિચારણા માં ગયો અને હા આમ વાત કરીને નિરાશ કરી નાખીએ પોસાય એવું નથી સાબળીયે ને મારા અહીંયા આમ કહ્યું અહીંયા આમ કહ્યું કે આપડે હાથે આપડે કે ના પડે પણ એ શિથિલતા હોય એના પ્રત્યે અનાદરતો હોય તથા એના જે મહારાજે જે હેતુ માટે એવા વિભાગ પ્રત્યે આદર ભગવાન ને પધરાવેલા જે દેવ છે એના પ્રત્યે ભક્તિભાવ અને જે વસ્તુ આવે છે એને સાધા સત્પુરુષો પાસે બેસી ને સમાગમ કરી પ્રયાસ કરવો તો આટલો સંપ્રદાય પણ આ સમાજ સમજી શકાય નહી એટલે આવડા ને આપડે ભૂખમી દઈએ એટલે આપડો રોટલો બોલી લઈએ બધું અને વ્યક્તિ પ્રત્યે નાય જુદા માનવા માંડે શું કીધું કેવી રીતે સમાજ હોશિયાર માણસ બોલે બે કોઈલું બોલે પછી અરે અરે હાલે બીજો જરાક ભરેલો એની ગયો થઈ ગયો હાલી ને તારી ને કરી સભા માં ગયો નમસ્કાર કર્યો ભાઈ લાગી બેઠો એક બાજુ પણ આપડો વાંચનારો અંશ ક્રાહી થઈ ગયો આ જ એની કથા થોડીક વિરામ થ મારે કઈ પૂછવું હોય તો શું મળે પૂછવું તમે હમણાં બોલ્યા એ શબ્દ નો સમાસ છો ને હું એ કથા વાંધું છું એટલે મારે માટે તા ભરા મારો સમાસ થાય ના ભાઈ બે નહી હો તમારું ગામ આટલા માં જ ભૂગે પછી એ આગળ ન ભૂબે ભાઈ જોવા પટેલ કે અહી સમાસ નો બોલ્યો કે શબ્દ એ શબ્દ માં કહેવાય બધે ને આવું આ કથાનું છે આમાં કોઈ એમ કે ખરો હું નથી સમજતો એટલે બરાબર છે આ वैराग्य कर मिटी सत्ता मर्त होने तो साधन दशाने भगवानी ઉપાસના ભક્ત જેમ વાયુને અગ્નિ ને દુર્ગંધ નો પાસ લાગે છે તેમજ એને તે કુસંગ નો લાગ્યો છે તે કોઈ પ્રકારે ટળતો નથી કોઈ પ્રકારે પ્રથમ થી આવતા આવતા વ્યક્ત જો એ સંઘ માં ચડી ગયો એનું ઠેકાણું હોય પછી અને પછી મનાયું નહી તમારે જે ડામાડોળ માં ચડ્યો એનું ઠેકાણું નહીં સ્વામીએ તે દિવસે મને વડતાલી ગયો ભણવા વિઠલભાઈ શાસ્ત્રી હતા અહી તો માઘ ના બેસર્ગ કર્યા આખો મારે આઠ સર કંઠ કિરાતે સરગુદંઠે પછી આ માઘ આવ્યો માઘ ના બેગ થઈ ગયા અને ગયો પછી ભણાય પણ આપડા બાર થી આ મેળવું હોય ને વેદાંત ભણવું વેદાંત ભણવું લાઈન ની ખબર ન હોય શાસ્ત્રી જે તમારે ભણવું છે ને શું ભણશો વેદાંત મેદાંત મને અઘરો પડે એવો છે એટલે હમણાં એ રવાનીઓ અને એક વ્યતીન રમત દીપિકા છે એને ભણાવ મેન્દ્રિલ નામ આપણે યતિન્દ્રમત દીપિકા પૂરી કરી પછી હું બોલું ની જંગ્રહ લ્યો થોડો ન્યાય પોતે મારો મને પેલા કહેલું એ મારે નવરાયું હોય ને ત્યારે ભણાવું કારણ કે મારે આગળ થી એમાં તૈયાર થવું પડે વાંચીને કઠણ છે એટલે આ મારે વખત નથી આ બીજા ભણો પછી મને જયારે આવ્યું છે અને તત્વ ની ખબર પડી કે આ શંકરાચાર્ય દેખાવા મીવું મને લાઈવ પુસ્તક ને ખા ભણવું છે ને હજી વાંચો આગળ ભણવું છે ને અર્થ આવડે છે કે નથી આવડતો આવડે શું ભણવું હું મનમાં મુંજાવ હું ભૂરું છું કે નિરાકરવાદી થઈ જાવ અને એની મેળે વાંચી લ્યો એ બરાબર આપડે ભણવાના તો બી જાઓ હું વેદાર પ્રસંગ એક લઉં ગ્રંથ કાલે તો આવીશ પોતાની કલ્પના ભગવાન ભજવા માં આ જગત આપું હું જાણું ભગતસિંહ શું આવે એમ ભગત થવા તો તિલક માળા ટોપી અને ભગવતી એમાં શુદ્ધ સંપ્રદાય કબંધી ઓછી હોય અને પછી આમ ચડી જાય એ સાધુ સમજી હું સાધુ છે આપણે એની પણ લાજક નથી એને બધા શુદ્ધ સંપ્રદાય નું વિરામ થઈ જાય ને સાધુ માને એમાં આવડ કલ્યાણ માને આને ઘેરે ઉકેલ કરવા જવો એવું ગુણ ન લેવો એ બધા ખબર હોય એટલે આપણે સાધુ સાધુ માં હોય આપણે એમાં નહી ઘાટો ક્યાં લગભગ જેમ અશ્વસ્થામાં બ્રહ્મરૂપ થયો હતો પણ એને ભૂસંગ નો પાસ લાગ્યો હતો भगवान दया ने स्नेता भक्त ने तो मईक उपाधि नगवान तथा भगवान भक्त પામી છે પણ કોઈ રીતે દયા તથા પ્રીતિ ચડતી નથી અખંડ રહે છે એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા છેલ્લી જગત ના હિત છેલ્લા થોડાક આવ્યા વચનામ્રતમ જીવે આમ કરવું જોઈ જોવા સંસાર છૂટવું હોય જન્મ મરણ થી હોય તો આ રીતે હરેને પાર આવે જો આ તમે થોડુંક છોડ્યો વ્યવહાર એટલે વ્યવહાર નબળો પીડ્યો હોય એમ જ હાલે છોડવું ને એ મોટી વસ્તુ બાપા નબળો અને સમજીને મૂકવું એ મોટી વાત છે નથી જાય વાત વહી જાય તેલ વયું જાય આપણે ત્યાગ્યો એ તો બઉ સમજવા જેવું છે ઠેકાણું ન પડે કોઈ ગ્રસ્ત ને એવું સ્વામીભાઈ ઓલ્યા હિન્દુસ્તાન માં ઉપાડી જાય આજે એવી વાત સભામાં કોઈ કરતું છે એ આપડે માટે બરાબર છે એવી ગોઠવણી થઈ થઈ ખોટું બોલ્યા છે કોઈ જૂના કયું રહી તેની પાસે બેસે તો થઈ રહ્યો અને સાધુ માને અને સાધુ માને દોલત માં ગુજરી જઈને શોખ સભા એટલે એનો આનંદ કરવાના છે તમારે મંદિર ના વહીવટ કરતા મોટેરા હશે એના બરાબર સંપ્રદાય નું જ્ઞાન હશે ને મોક માર ગન માથે હોક ન વેવાર માં ભલે એકદમ હવા હોય એનું આપણે કાંઈ આ તારે બધું જેર થઈ ગયું હે એ તારે બધું બેસ્ટર થઈ ગયું મોક ને આ દે બધું હે કે હે બેંચ ને પાડો બેય હર ખા લે લે કાળો પી ગયો એને ખાણ દેવું ને આને ખાણ દેવું મને ખાલેલું છતાં અમે નથી શું ડાંગ કરાવી અને પોતાનું હારું રહેવું હોશિયારી બીજી હોય માનું હું ત્યાં હતો એક વખતે તમારા શાસ્ત્રી હતી આ દુનિયાને ઠગવાની વાતો જે વધીએ બાપા અને ખરેખર મને મારવા તમ આમ ઉછી હવે એ મારા વખાણ કરે એટલે મને બરાબર દેખાતા હોય ને આ જગત એવું છે નાટક છે ને મજા આવતા નાટક નાટક નો અર્થ ખોટું નાટક નો અને સત્સંગી બરાબર છે આવડા જોનારાય બરાબર ए महाराज ए महाराज अचरु आयो अन टिको बठाई अन टिको रो अन टिको टाइम अन ऐयो आ नाटा है किए बोलला ए महाराज आजान ताई महाराजनी एक दिशाम महाराज